પૈસા જોડે ખરા પૈસા જોડે મુશારી માં बच्ची गया आपे कई ने फरी सो नहीं तो क्या आप के कर जारी पर ભગવાન તો કોઈને છોડાવે નહીં ને કદી ની જે ન્યાય થઈ છે તારો કરો થઈ ગયો પડશે નઈ ઉડા બુદ્ધિ આવે નઈ ને બુદ્ધિ હોય જગત કર્મના આધીન કર્યા કરે બચારા કર્મના આધીન દામોદર તમે ખાડામાં જ બહાર નીકળ્યા છો બહાર એમ કે છે કે મને થયું કે હું મંગળા ના રોજ મંદિર માં દર્શન કરું છું પણ આજે સ્વયં જઈને દર્શન કરી આવ સ્વયં ના કરું એમ એટલા થયું એવું ભાવ થયો એટલે આ પહેરીને આવ્યો એમ કે ટ્રેડમાર્ક પોતા કરે ને એ મને લઈ નઈ ગયો સ્વામી માટે મારા માટે થોડી કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન વાસ્તુદેવંદર સ્વામી ના ના એમને બધું પણ સિંગ સામે જેવા થવાના કૃષ્ણ ભગવાન હા કૃષ્ણ ભગવાન થવાનું બધું બર એ કુટુંબ ના ત્રણે પોતાની ખબર નથી ફર્યા કરતા મળ્યો ભાઈ પણ મળ્યો એ પણ મળ્યો હું કરતા તો પુરુષ થયા પછી કરતા હવે તો પુરુષ થયા સુધારતા છે બધા સદાત્મા છે અને બાર જે કરે છે પોતે આજે એવું દર્મથી કરે ત્યારે એની ઈચ્છા નાખે ચકામ વ્યવહારિક વાત કરીએ એટલું વ્યવહારિક ઘોષ ને ઘોષ રજૂ ના છું એમ જગાડું નિર્દોષ જ દેખાય એમ હિન્દી રહે બધા જોવાય ને એમાં દુઃખી દાદા ભાઈ છૂટો પડ્યા પછી કોઈ વિરાટકો વિરાટ ભગવાન કહેવાય જય સ બે કલાક માં વસ્તુ પામ્યા છે પૂરું કરી લેજો અનંત ભટકીત છે પણ કઈ મજા આવી નથી મારે પૂરું કરી લેજો હવે આગળ આવો મારે બાળક આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ પ્રયત્ન છે એમાં સંસાર હેડતો નથી હું પાંચ સત્સંગમાં અંગાર એ વિરાટ સુનુકરે વિરાટ ભગવાન કરે ભગવાન અંગાર જાય તો જુદુ તે બીજારો અંગાર લઈ લે 60000 માં અંગાર લઈ લીધો બેઠી જે દાદા ભગવાન નું તોલ કરવા જેવું નથી કહે એ બુદ્ધિ તોલાય એ નથી કહે મારો આવે તમે ગયા જ ના ગમ્યું બોલાવ્યા તા ખરા પણ તમે ગયા એ ના ગમ્યું એજ મારવા એમને ગાદી નો મો વધારે છે ઇન્દિરા તમને શાસ્ત્રીજીન દૂર ના સગા સગા બેન નહી પણ સગા બેન નહી ખબર નથી તો મારા ફાધર ની એવી ઈચ્છા કરી કે હું અમે જાઉં સુરત ની તમારી ભાઈ આવી સુરત ની વૃંદાવન વૃંદાવન ની એમને ભાગ એટલે બધી વહેંચાઈ ગયેલી છે પણ એમ કે હું અહિયાં વીસ વર્ષ થી છું એટલે મને ખબર નથી પણ મારા ફાધર એવી ઈચ્છા ખરી કે વૃંદાવન જે ગાડી એમની છે એમાં એ જાય પછી ગાડી આવી ભોગવાનું લોકો પૈસા પછી નર્ક માં જવા લોકો પૈસા લેવાય નહિ માણસ છે સુરત ને કઈ લેવા દેવા નઈ તમારે પછી ઘડી ગાડી સુરત ને દસ પંદર છે મને ખબર નથી બહુ લાંબુ એ તો ચાર જ કરવાનું દાદા એમને ખબર નથી એટલે આ ચાલ્યા છે મંદિરો બંધ થઈ ગયા બધા બંધ થઈ ગયું ભણેલા ગોઠે ને દા પણ બહુ માને છે અને બહુ યાત્રાઓ માં જાય છે આપે છે બધા આપે હજી સુધી છે ને હજી ગાડી ખોટી બધી શરૂઆત થઈ હવેલી ને બધું ત્યારે લોકો એ કઈ વિરોધ નઈ કર્યો હોય કોઈ પણ ભણેલું માણસ નઈ હોય ચાર પુસ્તકો બરોબર છે ઠીક રાખેલા લાભ ખોટો નહિ ઉઠાયેલો ગોલપુરી છે લાભ ખોટો નહી ઉઠાયેલો રાખેલા બધા હજી મંદિર મંદિર મૂકાવડા બીજું કઈ કરવા મંદિર મૂકાવે અવેલીઓ બંધ થઈ ગયો કઈ રીતે ભણેલા થયા તા ને પેલા ક્યાં પેલા પિચકારી લખાવતા રાજી ક ચાલે દાદા રમીલા ના બાતા રમીલા ના બાળે આ દાદા બરોડામાં રમીલા ભણતી હતી ત્યારે એના મમ્મી એને કંઠી બાંધાવવા લઈ જતા પણ મારે નથી બાંધવી હજાર બધા જાય છે દિનેશભાઈ પૂછે છે કે આપડે જાત્રા એ જાય છે દિનેશભાઈ પૂછે છે કે આ બધા જાત્રા એ જાય છે બધા સંઘ માં તેનો શું અર્થ છે એમાં પુણ્ય મળે કે પછી છોકરા પધરતા હોય પદરતી પધરતો હોય જાતા ગયો એટલે ત્યાંથી સ્વાસ્થ્ય પધરના છોટો થયો ને આનંદ હોત જ આનંદ આત્માનંદ આત અહીંયા છોકરા બદલતા દિનેશભાઈ પૂછે છે કે પણ પુણ્ય ભેગું થાય જાય તો પુણ્ય થાય ખરું પુન્ય બેઠા છો જો તમે પાડવાના વેચો ને તો પછી ફરી આવી તીરજ ચલા કમાને ગુ બીજા જોડે સ્વભાવ જતો ના રે ને કિરત્યા કયા નદી માં હોતું જ કઈ ગંગાજી બોય ગજું અથવા સમજૂ લોકો ઢોકી બિહાર એટલું શું કરું સમજૂ લોકો ગંગાબતું જ છે એ પાણી બહુ અજાયબ પાણી છે અજાય પાણી છે એમાં જંતુ નથી પડતા જંતુ પડતા નથી જંતુ નથી પડતા એટલે એને પવિત્ર ગણિત છે અને મળતી વખત રેડે જ શરીર માં ધર્મ કે ના થાય ઉભા થાય સંડાસ વાગે ત્યાં જમના તો લોકો સંડાસ વાગ્યા બધો આખો ગટોળો વાંધી જમનો કેવાની ગયા પહેલું મન બંધન માં રે મન બંધ હા હું તો બ્રાહ્મણ છું હું તો બ્રાહ્મણ છું મન બંધન માં રે એટલે રાખવાનું બને બોલ ને આવું બ્રાહ્મણો ક્યાં છે તે બ્રાહ્મણ કોણ રહે છે કોઈ ન બરોબર નથી પણ સાયન્ટિફિક જમાના જુના જીવડા મોટા મોટા મોટો જીવન જીવન થાય એ થઈ ગયેલા ભારતી બેન પૂછે છે તીર્થંકર એટલે શું તીર્થંકર એટલે શું ક્યાં વાત થાય જવ બેઠો ને જવ ભીર્થ ને જેને હરવા ભરવાગ એવું એવું રૂપ ના હોય એવું રૂપ ના હોય કૃષ્ણ ભગવાન થશે કૃષ્ણ ભગવાન દાદા ની કહો તમે તો માનીયે છે તમે જ્યાં જાઓ તમે આપ જ્યાં જાઓ છો તે તીર્થ જ બની જાય છે જગ્યા દેખાય છે આભુત ભગવાન છે એ તીર્થ ભગવાન બુદ્ધ ભગવાને તીર્તંકર થયેલા કે ભગવાન થયેલા બુદ્ધ ભગવાન તીર્થંકર થયેલા ના ભક્તો બધા કૃષ્ણ ભગવાન ભગત કીર્તંકર ના ભગત બધા લોકો ભગવાન નારાયણ નારાયણ ભગવાન કે નર્મદે નારાયણ થયેલા ફૂલ ભગવાન ના કેજાવા માટે ગયા અમે સાચી વાત કેવાયા છીએ સાચી વાત કેવાયા છો રાવણ પણ મુક્ત કરી દેવાનું લક્ષ્મણ પણ મુક્તિ દેવાનું લોકો આપડા આપ પુત્રો બધા સાચી વાત કેવાય સાચી વાત સંતો આચાર્યો ને એને ખબર હતી કે આ દુનિયા કોણ બનાવી છે ભગવાન ભગવાન આચાર્ય આપવાન તો આચાર્ય જેવા આત્મારો દુનિયામાં હોય નહિ કોઈ દાડે સતત વાત દાદા એ જાણે પૂરો પૂરો પૂરેપૂરો જાણે બીજા જ્ઞાનીઓ થઈ ગયેલા જાણીએ તમે પૂરા જાણીને કઈ સચ સચ તમને આવું પૂરો હાથમાં જણાય ચિંતા બંધ થાય ચિંતા કોઈ જ્ઞાનીઓ નહી બંધ ના બનતા વ્યવસ્થિત છે ને કોને કેવા કોને અક્તપુત્ર નું ટાઈટલ આપ્યું એમ ના એટલે શું લક્ષણો શું બધા જે પૂછે ને જવાબ આપે પૂરે સંતોષકાર સમાધાન થાય મમતા નહી બિલકુલ જેને મમતા કોઈ પણ પ્રકાર નહી માયા સ્પર્શી નહી દાદા કોઈ માયા નહી મમતા નહી આપે પુત્રો જોવામાં મજા આવે જોવા મજા આવે લોકો ને અદભુતતા લાગે છે આપ્યું બધો જાય છે ને શ્રાદ્ધ શ્રદ્ધ કરે એની મુક્તિ થઈ જાય એ વાત સાચી એટલે ગયાજી માં જે અલાહાબાદ ત્રિવેણી સંગમ આગળ શ્રદ્ધ કરે સરાવે ગયાજી ની મુક્તિ થઈ તો તમારે ગયાથી ની મુક્તિ થઈ નથી તમારી શ્રાહ દ્વારા મુક્તિ થતી તમારા લોકોનેકડાઈ મારે મુક્તિજ બોલનાર ને થઈ દીધી મુક્તિ મુક્તિ થાય કે ફૂલો નાખ્યા હોય છે સાયન્ટિફિક રીતે પણ આ લોકો એવું કહીએ તો ના ના જાય નદી ઉપર જ કેટલું સાયન્ટિફિક રીત છે બધું સારા ટાઈમ એવું શીખવા છોકરો હોય તો મુક્તિ થાય નઈ તો ભાઈ પણ હરાવે ગે છે ઋણા દર બાર કુ કર્યા પડતો ભાઈ લોકો મૂર્ખા સમજી લીધેલા છોકરો કોઈ બાપલી જોડે મરી ગયો બાપલી જોડે મરી જાય આમ છોકરો કહેવાય ઘેર આવીને બિસ્કી સામુ થઈ જાય દાદા સામો નહી દાવો પડે દાવો મળે મિલકત તમારા દાદા ની મિલકત થઈ ને કોઈ છોકરો હતો આપણી ફરજ છે બધાવાની ફરજો બધા છોકરા થયા આપડે કયું પૂંચાડી હું મારે તો જન્મ લેતા હતા ને તો હું જાય તારે પચાસ ખડજ નું કારણ જો હોય તો આપડે કરવાનું બધું આપડે સંસ્કાર આપડે આપવા છીએ આપડા હોય માણસો ખરાબ છે એક કલાક પતિ ઓ ના છોકરો બરોબર રાગજ પાડી દેજો એમના સમ ના પડે એટલે બહુ ના માર્યા હાથવી કેવાયા છે આથી ઘટમાં ઉગાડી ઉગાડી ઉગાડવા માટે આયા બારમા તેરમા સુધી એમ કહેવાય છે કે જીવ આપડા ઘર માં આજુબાજુ ખરા કરે છે એ વાત સાચી છે રમીલાલ પેરાય દાદા રાવજી ભાઈ પૂછે છે કે હું કેવામાં આવે છે કે મરી ગયા પછી બારમા તેર માં સુધી જીવ ઘર માં ફર્યા કરે ભટક્યા કરેઠા પોલમ પોલમ પોલમ અને આપડા લોકો એમ માની લેચારા કેના ને એમના કઈ તું કઈ હતી ધણી લાલ પુરાવો છે તે બેઠા જીવડો દૂધ પી જાય તારે મૂક્યો એવું કે દૂધ મૂક્યું હોય ટોલ્લા ઉપર અમુક દિવસ સુધી દૂધ મૂકે છે ટોલ્લા ઉપર દૂધ ઉંદાડો ગમે તે પી ગયોગ જીવ પી ગયો એવું બોલ ચાલે છે દાદા ગરુડ પુરાણ માં બધું લખ્યું છે ખોટું એ પુરાણ છે નવું ના પુરાણ છે ઢંગલી લોકોને સમજાવાનું બાળ મંદિર ની જરૂર ખરી છે એવું છે ને કાઢી નાખવા જેવું નથી ગરુડ પણ કોલેજ વાળામાં કેવું ખરાબ લાગે કેમ આપણે દીવો આલ્યો અજવાડું થાય અમને સરણી બધું પ્રિય આનંદ નથી જગત ને આનંદ પોલ ચાલે છેલ્પના આવી કોલમ પોલ ચાલે છે હોય તો કાઢ તમારા માટે ખોટું છે શું એની જગ્યા એ બરોબર છે શું ગરુડ એની જગ્યા છે પણ બીજા કોલેજ ના સ્ટુડન્ટ માટે કહું કૃષ્ણ ભગવાન તો કોના ભક્ત નેમિનાથ નામીનાથ ના કાકા દીકરા નેમિનાથ ભગવાન થઈ ગયા તીર્થંકર ભગવાન કાકા દીકરાનાથ ભક્ત સાધુ કરો <coughs> <laughs> ખોટું કુટ માટે સંતો હરદ્વાર માં બધે જે શ્રાદ્ધ કરે એ બધું ખોટું ને સંતો કઈ આ તો મોદરા આગળ છે તો એનું કોણ ચાલે એક વાંક તો બંધ અને બીજી વાંકાય નથી કે આગળ જગત કોણે બનાવ્યું છે એટલું જ ગણતા સંત એવો નથી કે ના જગત કોણે બનાવી જાણતા આવે નઈ ને કોઈ અહંકારી માણસ આવતો ના આવે બુદ્ધિ હોતી ને મારી બેઠો હોય બુદ્ધિ વાળી બુદ્ધિ હોતી હોય તો જોડે બેઠા કેમ થાય છે બે ટેડાવે અને પેલો પટવાની ગેર કોઈ વકીલ કેવાય તો સમજી જાય દેવું હોય પ્રકાશ વાળો પ્રકાશ જોડે વેડવાય છોકરા જોડે એટલે ધારા પ્રવ ના કરે એટલે બાપ લોબલ હોય છોકરો લોભી હોય તો રોજ લડાઈ થાય હવે એ લડવા જેવી વસ્તુ નથી એ પેલા જમાના તો કે લોભિયાના છોકરા છોડી લોગ છે લોભિયા મોટા બધા મોગલ માણસ ને એટલે બે લખ્યું છે કાગળમાં ચોપડીમાં કે ભાઈ અત્યારે તમારે તમારે જો ગુલાબ ને ઘેર ગુલાબ જ થતા શું થતુંબ થાય ગુલાબ નો ખેતરો કેવા બાગ કયું ને લખ્યું મજા કરો કયું બાગ નો મજા કરો કયો સ્વભાવ છે જોઈ લેવાનો કયો સ્વભાવ છે જોઈ બાગ ખેર જોઈ લેવાનું બહા લખ્યું ગુલા